એ આવો આવો મારા નાના મોટા અરે આજે તો રાજુલા માં બેઠા બેઠા ઈવા અને તો સાંભળે છે આવો આવો મારા નાનકુડા એવા ભટુરિયા ઈવા બેન તોષાબેન હતું સસલું આ સસલું વનમાં રે ને મોજ મજા કરે ઓ ભાઈ સસલા ના કાન બહુ લાંબા હતા એવા લાંબા એવા લાંબા કે જાણે લાંબા જોઈ લો જેમ પોતાના હાથ મોઢામાં નાખ્યા કરે એમાં તો પોતાના લાંબા કાન મોઢામાં નાખીને ચાયવા કરે હો ભાઈ પણ સસલા માને આ જરાય ગમે નહી હો એ તો પોતાના બચ્ચા ને કઈ પોતાના ગંદા ગોબરા હાથ જ્યારે મોઢામાં નાખા કરે છે તું સસલા બચ્ચું થઈને કઈ કાન મોઢામાં ના ખાય અને તું આટલો ડાહ્યો ડમરો થઈને આવું કામ કેમ કરે છો પણ સસલાનું બચ્ચું બઉ કંટાળી ગઈ હતી આ વાત થી પોતાનું નાનકડું બચ્ચું સુધરશે ક્યારે ડાયું ડમરું ક્યારે થશે હવે એક દિવસની વાત છે હો ભાઈ તો વનમાં એક દિવસ બીજા કોઈ વનમાંથી વાંદરાફાની ખૂબ તોફાની ક્યાંય સખણા બેસે નહી એમાં વાંદરા બચ્ચું તો એવું તોફાની કે વનના બધા પ્રાણીઓ સિયા થઈને ગભરાય જ ગયા હો બધાની મસ્તીઓ કર્યા કરે તો એ તારા લાંબા લાંબા કાન પકડીને તને ઝાડ ઉપર ટીંગાડી દેશે ઊંધો પણ સસલાનું બચ્ચું તો બહુ બહાદુરો એ તો કે આવવા તો દો એ વાનર ટોળીને એવો તો પાઠ ભણાવું કે વાંદરા એક પથ્થર ઉપર પોતાના કાન ચાવતું ચાવતું બેઠું હતું ઓ એવામાં વાંદરા ભાઈનું તોફાની બચ્ચું અચાનક ત્યાં આવી ચડ્યું એને સસલાના બચ્ચાને પોતાના કાન ચાવતા જોયું छाना छानाड रड़वा रड़े एवं रड़े की मारो एक विचार आयोजन बच्चा बीजो कान हाथी खेची तोड़ी नरर ससलाचू तो साव कान विनाई गु बोलो કર્યું અને ઓપરેશન કરીને ઉંદરના નાના નાના કાન સીવી દીધા સસલા ના બચ્ચા ને સસલા નું બચ્ચું ફરીને કાન વાળું તો થયું પણ હવે એના કાન ગાજર જેવા લાંબા નહોતા હો પણ સાવ ઝીણા ઝીણા હતા નાના થઈ ગયા છે કે એના તો મોઢામાં આવતા નથી ભાઈ તો ભાઈ આવી હતી આ સસલાના કાનની વાર્તા તમને બધાને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશ ભાઈ આવજો